સમજાય ને અહંકાર અહંકાર આપીએ કોઈ બરોબર અંદર પણ નહીં જોઈએ એમ નહી દાદા બેન કઈ છે કોઈને આપીએ તો આપડે કોઈને કહેવાનું નઈ એમ એવું કઈ આપીએ આપડે કોઈને એટલે આપડે આપનાર આપીએ એટલે ખુલ્સ થાય છે આપીએ કદાચ આનંદ થાય કોઈ મને વસ્તુ તો બિચારો આપણ પીલાગ કરું વચન કાયા નહી વર્ગન થી છૂટવું આપડે કરગી હોય ભૂત નું તો છૂટું પડે છૂટું પડે વરગળ વર્ગ છે મારું છે હું પોતે તું એવું બોલતા ખરીદા વરગણ છે એટલે આપડે ફૂટવું છે અને વરગણ મા પ્રયામ ના થાય અને જે છે એના છૂટવાનું છે સમજાય પછી થઈ ગયું તો કાર્યુરી પણ કારો નું સેવન કર પોતાને કરવાના ઘરમાં બેક્ટરી એવો હોય તો આપડા મનોરામ થાય આપણે આવું કેમ થાય છે એવું નહી કેવાનું શું કાણ છે બહાર પડી એ કાર્ય કેવાયારે મને કેવું છે તેને બધું તું કાર્ય માની દઉં બધા થઈ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 જેવું પરિણામ હોય પણ બોલજો બધું કહીએ છીએ ના બોલાય એ બાજુ બોલાય તો બોલજો અને આખો તારો બોલે ચાલુ પછી પોતા કે ન પાઈ શકાય એટલે પુષાર્થ આમાં આજના પ્રમાણે બીજા સુધાર્થ માં જુઓ હું જુદાત્મા છું બીજા સુધાર્થ માં જુઓ આપડે જોરાબ ના લાગ લાગે તો એને કેવું ચાલો દાદા પણ પાર્ટી આજ્ઞા પાડવા માટે સાચો મોટા અમારી આજ્ઞા છે તમને બચાવનારું છે અમે જે જ્ઞાન આપ્યું છે જ્ઞાનમાં રહેવા માટે બીજું કોઈ ચાદર નહીં બચાવવાનું ત્યાં તમારા માટે પ્રોટેકશન વાડ છે પછી એકવીસ માં લેના આક કેટલા છે ત્રીસ તારીખે બેન એવું નહી તમને કમ માલિકી લઈ ગયો સમજ બેન બીજો પ્રશ્ન કરના પગ નથી આપના પગ નહી આત્મા બુદ્ધિ અત્યારે ભાગ નથી એ આત્માનો એક ભાગ જુદો પડી જાય છે આત્મા કઈ કરે નહીં પૂજનો ભાગ જુદો રહી અને કામ કરે ભૂતગલ શું કરે આત્મા પ્રજ્ઞા શું કરે નિરંતર બોક્ લઈ જવા માટે આજ્ઞા એટલે બુદ્ધિ શું કરે એ સંસારમાં જ રહેવા માટે પ્રોફિટ એ જ કરે સમજો જગત કલ્યાણ ની ભાવના કોણ કરે છે જગત કલ્યાણ ની ભાવના પુરુષ કરે છે એટલે કરે જ્ઞાની પુરુષ એટલે તેથી ચાર ડિગ્રી ઓછી છે ને કારણ કે કલ્યાણ ની ભાવના કરો ને સમજાયું અજ્ઞાશક્તિ મૂળ આત્માની કલ્પ શક્તિ પર થાય છે એક શક્તિ આત્મા ના છે ના એ સાયન્ટિફી ઉત્પન્ન થાય છે અને બેના જીવા પાડી અમે આત્મા ઉપર ધંધો પણ દબાણ કેવી થાય છે આ સંજોગો ભેગો થઈ જાય બુદ્ધિ અમને અહી સુધી લઈ આવી બુદ્ધિ નથી બુદ્ધિ ને પ્રજ્ઞા માં જુન સવાર નથી બુદ્ધિ ને બુ અજ્ઞા છે આત્મો આપડે આપણી લખી દઉં પુત્ર ની જુદી જુદી શક્તિઓ આત્માને આકર્ષણ કરે છે અને આત્મા પુત્ર ની શક્તિ જાણવા નીકળ્યો આ શું ધ્યાન કહી શકતી ચાલો આખમું પૂતગલ ની ધક્કા થઈ સુધાર ભૂતગલ ને ધક્કા જ નહી થયા બે ભેગા થવા જ થઈ ગયા ધક્કો કોઈ નો વાગે નહીં મારી જગાય આત્મા નો ભેગા થયા ગુણો બે ભેગા થયા ઉભા થઈ જાય અને પછી બે ભીગા પાડી મેં કેટલો સુદાસ ના થયો અને જુદી ધેટ ઈવરી ડે યે બી 230 બી 230 પાપલા દીકે જાવ સપેશટ ઓલ મગન મેક માસ પાસ ઓય સબબબબ એવું છે નહીં આપડે તો એમાં કઈ અધિકાર છે બધા બચ્ચે બચ્ચો કરો ઘોણા ફોણા બધા આપણે જીવ એમાં કઈ નવડી વાળા છે પણ અહીં તે ઉપાય કરવો આપડે તેને આશ્વા છે ને ને દાદા ની આવડું જેવું લાગે સવાર કરી લે દાદા બહુ જ ગેલે કેજો ના હો તે સીરાવતા ઓર હું શું કરી નહી હું મીઠા બેસતો બરાબર તમને તો ના પા હું જાણું છું બોલો છે તું વેપરો જ છો આપડા કેસુભાઈ ખરા ને કેસુભાઈ હા તો ન્યુ જર્સી એટી ટુ માં હેમાબેન હતા જુનાગઢ દેશભાઈ ની અંદર રમેશભાઈ નો કાગળ આવ્યો મંદિર ની જમીન માટે તો ખેતી ભાઈ આનંદ માં ગયા તો કે બોલો બોલો કઈ પૈસા તો હસુભાઈ ને ગુલાબભાઈ ને લલિતભાઈ અઢી અઢી હજાર બોલ્યા તો ખેતી અઢી હજાર ડોલર જિંદગી બાદ જોઈ લે ને આમદા એટલે બહુ ખુશ થઈ ગયા મને કેસુભાઈ તમે શું બોલો બઉ ખેતી તમે વાણ્યા ને આ પત્ની તમે ચડાવીને દીધી રાખવાનો હું આકરો નથી કેવાનો ભાઈ બોલું ધારણા ભાઈ બોલ છું ને આપણે આપતા ઘણા આપી દઉં ઘણા જવાનું આવવા દો આટલું આવવા દો ના ખટ્ટા ખાતા હાગા રાત પર લો તો હા હા ઠીક ઠીક ઠીક પરજેતે મે સારી જ થઈ કે બોલ દરમાં દુબાજા ગોડરે 5 ટકા મે દેન એ નીકરા ગઈ છે આ ડાકા નીકરા ગઈ છે એ કોઈ પાછા દાદા બરાબર છે આપવા જેવું ના જઈ દાદા જય જુલે તમારી કળા અમારે શીખવાની પણ શીખાતી નથી ઘરે ગયા છે હજુ ઘર વાંધો તો ઘરું છે કચેર કચર પૈસા તમારું તો ના પણ અ્યવહાર માં ના ભાઈઓને બોલાયા ભાઈઓ ફાધર શું કે દાદા એવું કંઈક જ્ઞાન કર્યું ત્યાં છોકરાઓ નહીં ઠંડા હોવાનું ભરાવા નિશ્વાસ લાગ્યા મારી દ્વારા મારી નોની પણ હશે એનું જ્ઞાન હતી ને પછી થઈ જાય ને પછી લાગે પાછી અત્યારે એકતા તૂટતી નથી ગામના લોકો કેટલા માટે નહીં કે આવો ધંધાયો સમજા કરતા તમા આપડો ભાવ ઈચ્છા હોય દુખા સારા અમને ખબર પડે હા ભાઈ આર્થિક આપતો નઈ પછી આર મર્યો છે આગલા પાછલા ખોવાઈ જાય એ માણસો કોતો કરે કોતો કરે એટલે અંદર ફુટિયા કરે ને જન બોદાનું કુચે જાદાને કોઈને બોજા કરે દીજાને જાદુ બોડાવતા કેરો દેને ઉજાગરું નહિ ના દે જાદા જાદા આ બોટોની કાજે બોરો તો આનંદ આનંદ શિયા ના હોઉ દાદા નાદાને ખુપા ઉતરે નહી આનંદ એ તો કુટા ઉતર હોય બધા દાડું ખાઈ જાય નથી ખાવ ખાઈ જાય લોકોમાં ટીકા થાય મારી કોઈ ટીકા ના કરે જાવ દાદા કેવાંજલી એક વખત એ થઈ જાય ઘોટડી જે હોય ઘોટડી હોય ને એવી થઈ જાય જે કહીએવાની શકીએ અમારે સમજવા નઈ સમજાય એ જો આમ રે ચક્કર આક કઈ ના મને ભેગા થઈ જાય ને ભરત એકલા ક્યાં તું ક્યાં માર્ગ ઓછી ખાય મારો બધ ન્યાયાર બધું કાઢવા માંગુ રહી ને સહયોગ ને તો ના મારો જઈને તમને અરે વી ઓફ કાટેગ નંબર પૂરી જાય ધોની કોવિડ ત્યારે ગયો સંjate દે પરિપર્કુને મારની જાતો પરકુ માર હા જાતો પરકુ માર હા કોબી માલ તબિયત ભરતું કહીએ તો હું કાટ હું છૂટવા ના કરું અ એટલે મેરેજ પોતે રાજી ખુશી થાય છૂટો થાય કઈ કુદરતી હોય છે ને આજે ઓછો છે એનું કોઈ મારું એનું નથી મળે પ્રગતિ કરતો પ્રગતિ વિષય નિગમથી કેવી આ કરે આ શિવામૃત બીજો લઈ ગયો તો મુશ્કેલી સ્વતંત્ર વધી રીતે મીલ લેતા દાદા આ બધી રમાડ જવાનું થાય સમજે સમજ્યા જાય તમારી સમજૂતી બાર ની વસ્તુ આવે તમે જે કહી જ લોકો ના સમજાવી દઈ બરાબર સાહિત્ય દરેક શબ્દ નો પરમાર્ધી ના અર્થ ની વાત હોય તમારી પાસે ના એટલે તારે મૌલિક કહું ને આપનું એટલે જ્ઞાની ના મૌલિક કેવાયું પરમાર પાછું પરમાર અને એ પાછું બીજે ક્યાંય ના હોય એવા અર્થ બીજે ના મળે ગરીબ એ તો મોરખો જો અનકહી ગસ્તામ બેન એકા એ બોલ આવો સત્તા લાડી બાઈ ના મરે ખાસ છે વાસ છે ફાન્ટુ 3 4 5 આ એ તો બોલ કે મા આવો મે પરિનમ કે કુટલે ચૂકી કલ્લા કે ના બગળાવે અને આઈ તો ફોર બોલે ડરાવા એક ન હું જો રાખતો હોય તો મે એ રાખી સીધો ડરાવું તો એની કે તમારી વાત થોડા છું એમાં ઘરે જાગૃત નથી કરું પછી જાગૃતિ અને એમનો આપવા ના થાય આવું અને બીજો મતલબ કે જેટલા માણસ ખાલી થાય ખાલી હે માસ મારું તો શું માસમાં એટલે કાલે બરાબર હાથમાં મોટો લેસન અમે શીખ્યા છે ખોટો બગાડ થવું નહી જોઈએ કે દાદા વન સેન્ટ ઓફ વન પેની નો બચાવ કરે છે તો આપડે કેમ બગાડાય બીજાને કામ ના કરે બરાબર મોઘું કરીએ સગા બગાડ કરીએ મે સારું કોણ આવે આપડે એને સેવા અંગે પાડી આરામ થઈ ગયો નહી થયું અમે ત્યાં જ કોઈ દુઃખ થાય તો અમારા સહન થશે ના અમારે કાળે ગાળા અમને દુઃખ થયું તમને રાતે મનમાં વિચાર તમને ના હજુ અમે શું કહીએ અમને દુઃખો તાકાત તમારું જતું અમારું જતું બરાબર ગોઠવું શનિવારે ધારા માસ છે સારામાં અને કલેક્ટર દીધો નહીં કલેક્ટર ક્લાર્ક ની જગ્યાએ વેગાલી હતી હલો હલોરે આત્મા ના ગુરુપુર અને પછી આ ને રીસ્ટલ 21 મને મને લાડકે ફીલા આવે લાગે પડી જાવ બીજે મળે એ બંબેલે રેવું હા હા તો ને દેસી કો તો ઓલા ઓલા કામ કરે બસ બંબેલી હા બસ ઓંજે મને કદા 100 ના ગરો બરાબ તો ઓંજે વાળી ની પૂરી છે અત્યારે નીકળી જાય પોલીસ કહેવાય ને બરોબર હું રસ્તો ના જોવાનું તમે હેન્ડલ પાડું એટલે હું મારી માય કઉ આ તો આપડે ગણું છું પછી કે તારે સાંજે નથી કોમળ <laughs> એકવીસમી તારીખે આપડે હા છે હા જવા જરા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 બં એને એમ લાગે બસા બની ઘણી વાર જરૂર ના પડે એવું થાય હા દાદા ભાઈ જોડે બોલશે ના નીકળે તો પૂરી ના નીકળે તો પુરી થાય બીજા ઉડી જાય મિડક આખબાર ઉડી જાય કમી માં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 અને તે હો બે બીજું બધું બધું બધું હા અને મોટો પ્રોગ્રામ બનાવી હા અને કરો નો એટલાનું હા મટા બધા એટલે શું કે આપડે દાદા વગોળો કાઢી જાય બધા અહિયાં નહીં યાદ એટલે દોડા દોડી ખાઈ નઈ ના અને આનંદ સરસ રાય બધું અહિયાં બધા ગરબા ચાલશે મોટું આજે તપાસ દલુભાઈ ને સોંપ્યું છે ફોન કરવાનું દલુભાઈ દલુભાઈ ને ફોન કરવાનું કેવું છે બેઝા જગ્યા એટલે પંકોત્રી